હવે અમે જે આપ્યું હતું ને તે રાતનો અનુભવ હતો તે જ કાયમ માટે છે પણ આ તમારો કર્યો છે વાળા ફરી વળ્યા હું શું કરું હજાર એવો ભોગવટો લાગતો નથી ના એ નથી લાગતો છે નથી લાગતો છે પણ માગતા વધારે હોય તેને બધા ફરી વજ માગતા વાર બે વાર વાર કે પૈસા જો હોય તો બધી ફાવાનો જલ્દી નિકાલ થાય પણ એ વાત સાચી એવું દેખાતું નથી એટલે કે પૈસા ધારો કે હોય તમારી પાસે બધા ફાયલો નિકાલ જલ્દી થાય માગતા વર્ષ ને બધું પતાવી નાખીએ બધા તો આ નિકાલ થાય પણ આ જરા છે કેવું મયું કેટલી જગ્યા આબુદવાળો થઈ જાય આબુદ થયું કપડું ધોવા જઈએ એટલે બધો આબુ બાધો અગો કરી આવો પડે બધું વાતીકા છે બધી હવે તપાસ કરે ને